મારું તો બધું તાર ઉતર્યું પણ હવે તારું શું થાય શું જોવાનું નહિ થયું તે મારું થવાનું એક મારી ને ઉતારું ને એક મારી ને ઘટાડવું તારે હું કહી જોમકી હું ઊઠી દરિગત કે નહીં હું અહીં નવી આવી છું અને કાળા કપડાથી આવતી ગઈ છે ને ત્યારે શ્રી સરપનો ખરો કેવા બહારને તમાર બોતોના તીમોટી વાત આમ સકુણવડજી આપનું કજોતે ચાખી કિચી ઘર ઘર કરી ને આ પાંચ નવો મળતો તો તમે વજણા નથી કીત કાળા જેવું નવો નવો સુઠવાનો અમને ન મળે આ બધું બોલવા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 સંગાઆ આગો તું ગરમો મને આવતા મહિને માજાબો ઇન્ટરનોટ પર નોટિસ